પછી દર્શન કરી પછી પેલા દર્શન કરવા તે દર્શન કરી ગયા ત્યારે નદી સંતોષા આવે સાત્રા પર મેં કીધું હતું ને આમ આખડમો કરી દેજો એ આવડી દે ને કે દે દે એક જ નિરાશ તો હા કે તો ના કહે તો બધું કશું લાગ્યું કે ને તક્કો ગાડી પેલી ની કે, છે ગારા એવું જ કરવું પડે છે કારણ કે મારું ના એ જોણા છે દાડેબરે મારું નામ કેવું પડે કેવું પડે ચાલો કઈ બાજુ આવે તમારું નામ છે તમે કોણ હું શું શોધવાનું કોણ એ તો શોધવું પડે હા એ શોધે તારે તમકી થાય અજવાયું થાય તો એ બોધ બીજ કે અમાસ એ રહે છે અજવાયું છે દેખાય પછી ચીજ થાય ખાતરી જીજ આને બહુ જ બીજકે છે આ બીજનેસ બોધ બીજકે છે તમને ખબર માં પડશે કારણ કે હથવાજુ હજારો વધે તેમાં સંસારે અડધો ઓછો થઈ જાય નિરંતર અનુભવ રહ્યા કરે આપણું પગ જે અસંગત છે તે નિરંતર અનુભવ રહ્યા કરે કારણ કે આ સંગીત છે આ ઘટના કેવી છે આ સંગીત ચેતના તો શું છે એટલે લોકો શું કે છે કે સિંહ નું મારું ના છે આપડે સાચું જ્ઞાન એવું નથી કે આ તમારું અત્યત્ર વચ્ચે નું જ્ઞાન છે બાકી સાચું જ્ઞાન સ્ત્રી તિરસ્કાર હોય તો ભગવાન છે એ ભગવાન છે આ ભગવાન છે મરુ ના જોવો હોય તો તમે બોલો બોલો નહિ બોલવાનું પણ કેતો ને એટેક કરે નાગર બોલે સ્ત્રી મોરુ જોતા હોય બોલે એટલા સુધી કહ્યું કે તમારે બધું ગોડ જ છે અને સિયો ભાઈ બધી હોય ત્યાં એટલે હંમેશા એક વચની વસ્તુ હોય તેને બહુવચની નહી કરવી જોઈએ બહુવચની હોય તેને એક વચની નહીં પડે આ તો એક જે છે તેને બહુવચની કેટલી સ્ત્રીઓ તો થાય તમે એની મળી ક્યાં સુધી આવું પોતાની જાતને ક્યાં તે કરતો સ્ત્રીઓ કઈ એક જાત હોય છે બધે જાગજો નહીં મદદ એમને બુલાક આપડે એવું નથી તમે પહેરવો પણ આ મુશ્કેલી કેવી ઉભી કરી છે આપડે આપડે જ કરી છે આવી અને આપડે જયા દ્રષ્ટિ નથી તમને જ એવું લાગ્યું ને હવે છે આપડે અને કોઈ સમજવા તૈયાર થાય સમજાવો થયું જ નથી કારણ કે નિરાંત થાય તારસિ લાગી આપડા આઠ લે છે ને આઠ લેબી પુસ્તક હશે ને તે મને આપ્યું દાદા દર્શન કરવાનું છે તો મૂકી જા ના આવેલા પછી વાત પછી વાત મૂકી ને તમે બધું સુધરીને સુધારવા ફર છો કે એમને એમાં એવા નિવા છો આ વકીલાત કરો છો તો બધું સુધરીને બધા એવા કરવા નીકળ્યા છો કે વકીલ તાર ત્યાં જઈને એવા નિવાતા કોર્ટમાં જઈને બહુ વસ્તુ ઓછું બોલીયું હા બહુ એકદમ કરે એટલે એ વકીલ હતા ને એટલે મને કે આ આવી કરુણા કા જોઈ નથી કરતી કરુણા છે ત્યાં મારા માટે જેટલી બધી તમે આગ મગજ ઉપર એટલી બધી ગમી કરો છો એટલે આ સમજી ક્યાંક આ કરુણા એને સાબા છે જનતા ઊંધું ના લઈ ગયા પણ લઈ ગયા અને આ જે દવા કામ લાગે એ પામ ને જે દવાની તારીખ થઈ એને શું કરવા તારીખ હતી નથી હતી કે આ તારીખ છે તો બધું ગમે તે દવા કરાવ તાજી દવા કોઈ જગ્યાએ બને એવું તપાસ કરી દે કે કોઈ કારખાનો થાય કે તાજી દવા કરનાર એમને સજોત અસર થઈ જાય હું આમાં આમાં પેસો જ એ તમારી પ્રકૃતિ છે પ્રકૃતિ છે મારે એવું નથી તમે પેસા નીકળી જાવ એવું નહીં કે પણ વાત સમજો કે આને આથી કઈક છે વસ્તુ આગળ એક જ છે ની કઈ ગુજરાત નથી બગાડતા નથી માણસ થી આવો તો પણ ખોટું નથી અને ઘણા માણસો છે બિલકુલ આગળ કરતા કેટલું ઉભું કર સારું કર આગળ આવવા જેવું છે એ વકીલ સમજી ગયા વરે ખરે આગળ આવવા જેવું છે પણ હજુ અમારે કોણ જાગ્યો મારા ભાઈ ને કોણ મારા ભાઈ નું માનતો નથી માન્યું ના બોલે આપડા બાપ શું જાય શું બોલે મનમાં કોઈ જાણ આપડા મારા બાપ નું શું માં દા એ કહુ છે શાંતિ ગઈ જીતો આવું લખું હવે દાદા ભગવાન એમને કહે છે કે એવું લખું છું કે આ કોણ દાદા દાદા ચાર છે બે ચાર હા દાદા એને ચલો જેવું એવો કામ થાય આપડે ભગવાન થવું નથી નાના બરોબર છે પેલું તો જાણી મારે આપને પૂછવાનું હતું કે ભગવાન માયા ભગવાન માયા શબ્દ પ્રયોગ કેમ કર્યો ભગવાન માયા શા માટે ભગવાન ના માયા હા લોકો છે પણ આપડે કહીએ છીએ આપડે એટલું જ નહી દાદા જ્ઞાન આપે છે ત્યારે પણ એમ બોલે છે ભગવાન ની માયા ભૂલ છે અજ્ઞાની હતું ને હા તે ભગવાન માયા જ અત્યારે બરાબર એટલે પછી આને સમજાય સમજાય પછી ભગવાન નો શબ્દ આવે છે ભગવાન ની માયા સર્વે બધી રિલેટીવ છે તો હા માયા રિલેટીવ છે પણ ભગવાન ની એ શબ્દ જયારે આવે છે ને તારે મુશ્કેલ ભગવાન કહીએ છીએ તો જ એને સમજાય છે કે તું આ માયા કોની એવું કહીએ ને કે સત્તા બધી ભગવાન ની જે મારી બેઠો છે હા મારી બેઠો આપડે બહાર પેપર ભગવાન ની આપડે અહીં વહેવાની વાત કરવી પડે આપડે જરૂર નથી આપડે બરોબર પછી દાદા આપડે કહ્યું અજ્ઞાન વચ્ચે માયા મૂકી છે હા અને માયા પછી અહંકાર જાય છે તો માયા ગઈ એટલે અહંકાર ગયો પણ અજ્ઞાન અજ્ઞાન ગયું એટલે અહંકાર ગયો એવી આપડે વાત આપણે સમજા મા આવી છે એટલે માયા અહંકાર આપીને આપણે આપણા લોકો ને બાર જરૂર નથી આ વાત આ વાત બહારના લોકો માટે બઉ જરૂર છે કે ભગવાન માયા આ લોકો ભગવાન માયા તરીકે અનુભવ છે भले भगवानी माया ना पति गुट आपकी हाँ बरबार अहंकार चाहिए मैया गई पी अहंकार गये अहंकार माया न स्वरूप है हाँ मार्ग जराज माया ने अहंकार माया ना स्वरूप अहंकार अहंग અજ્ઞાન થી અહંકાર જાય છે બંને જાય છે એ બધું આપડે ટૂંક બોલીએ ને તો લોકોને સમજાય નઈ અજ્ઞાન કાઢ હું આટલી બધી પુસ્તક વાંચવાનું કે છે એ જ્ઞાન ને સમજતા અજ્ઞાન ને જ્ઞાન ને ભૌતિક સંબંધી આનુલક્ષી છે આપડે મોક્ષ ભૌતિક છે અજ્ઞાન એ પણ જ્ઞાન છે સાયન્ટિસ્ટ કે છે અમારા અનુસાર અજ્ઞાન કે છે ને ज्ञान कहते ज्ञान कहते हैं तो कई पाने नहीं तो नहीं पा तो बड़ो पुसा कोसा तो हो तो कशु समझवा जरूर नहीं संसार अपने कई हता तो अपने आध्यात्म जाए अरे नो करना तो जरूर हूँ को जा બધા સોલ્વ થઈ જાય ને કે સુધી એટલો મનમાં વિચારા છે ને એ તો ડેવલપ થયું કહેવાય હું કોણ છું એટલો વિચાર वाँ ने अहम तो मुक्तच छे अहम सेना ना मैं आपने विना भगवानी माया बलती आई कही क्या धर्मी बात है आप सर्व धर्मी आई नहीं ભગવાન ની મારે પક્ષપાત છે જ્ઞાન લેનાર મનમાં એમ થાય પછી લખું છે બંધન નું ઉપાદન કારણ શું અજ્ઞાન મોક્ષ નું કારણ જ્ઞાન બંધ અજ્ઞાન મોક્ષ નું પાલન જ્ઞાન આ જગત માંથી શાસ્ત્ર ના જ્ઞાન થી મુક્ત નથી જ્ઞાની ના જ્ઞાન થી મુક્તિ છે આ શાસ્ત્ર મારી માન બેસી રહ્યા હોય जो भगवान मानस पुस्तक पुस्तक समझिए ज्ञा दादाई लखना एकादे हाँ हमें दादा के आ दादा से दादा आज सूत्रों से માટે ઉપયોગ થાય નહી તો એમ લખ્યું નઈ કે મામા ની બોલ માં દાદાશ્રી એ કહ્યું નથી દાદા એટલા મામા રહ્યા નથી ને કોઈ આપેલા ભગવાન ના આપતા સૂત્ર એટલે જો હા આપડું જે છે તો એને વધારે અસર કરશે એવું એને કહીએ ખબર પડે કે દાદા ભગવાન નું વધારે અસર કરશે હા તો વધારે નહીં એ બધા જાણે જ છે જાણે છે દાદા ભગવાન હલો ભગવાન જય સચિદ જય સચિદાર જય સચિદારન જય સચિદારન જય જય શું કહ્યું મને સમજાવતું નથી આવડે આજે શરીર છે દરેક નું પુરુષ નું કે સ્ત્રી નું હવે પુરુષ ના શરીર માં અમુક સ્ત્રી નો પણ છે તો કરવા પરમાણુ થાય છે એની જાતિ કહેવાય શું રહ્યું આ ત્રણ નો બધો નિસ્તર જ હોય પરમાણુ વિશેષ થયું એટલે એ જાતિ કહેવાય બસ એટલું જ છે પરમાણુ વિશેષ એટલે એનામાં હોય સ્ત્રી સહજ ગુણો અને પુરુષ એના ગુણો કેવા થાય એટલે પુરુષ સહજ ગુણો હોય તમે બીજી વિશેષતા કોઈ છે બાકી ત્રણ છે તે હોય દાદા આ જે પરમાણુ પરમાણુ જે છે પરમાણુ હવે આ ભૌતિક વિજ્ઞાન અને આધ્યાત્મ વિજ્ઞાન આધ્યાત્મ વિજ્ઞાન નું પરમાણુ કે ભૌતિક વિજ્ઞાન ત્યાં સુધી પહોંચી શક્યું નથી હજુ હવે પહોંચી શકશે કે નહીં એનું કઈ એ કઈ શેખાણું નથી બરોબર હવે એ જે પરમાણુ છે એ પરમાણુ ચાર્જ થાય છે આપડે કહેલા परमाणु चार्ज थे आत्माजिट बॉडी पेस्चार्ज शुरू जन्म थो तो डिस्चार्ज थो शुरू थे અંદર ગર્ભમાં પહેતો એટલે ઇફેક્ટિવ બોડી બંધાવવાની શરૂઆત થાય બરાબર હવે હોય નાની પણ એમાં બધું ઇફેક્ટિવ એમાં બધું ઇફેક્ટ અમા રહી છે એટલે બાર જેમ જેમ સંજોગો મળશે ઇફેક્ટ ફળ આપતી જાય बराबर वर्ड नीचे દાખલ થાય છે ત્યાંથી શરૂઆત થાય છે જન્મ્યા ઇફેક્ટિવ બોડી બનતા એમ તૈયાર થઈ ગયું પછી ભાઈ આવડ જ હોય પણ એનો બધો સમજે ચાર વખત ચાર વખત કેટલા છોકરા છે કેટલા આ છે પછી પછી ઇફેક્ટ ઇફેક્ટ ફળ આપે ને ડિસ્ચાર્જ થતું જાય ઇફેક્ટ ફળ આપે ને ડિસ્ચાર્જ થતું જાય ટાઈમ પ્રમાણે પછી ક્યાં પડે મને એમ વિચાર આવે છે કે ચાર્જ ને થતો ચાર્જ એ ખરું પાછા આવતા ભાઈ શું કરે પાછું જોયે ને બાજુ છે ને આવતા ભાઈ શું કરે આવતા ભાવનું ભાતુ ભાતુ એટલે હું એ વિચાર કરતો હતો દાદા આ સાયન્ટિસ્ટ તો આ પરમાણુ સુધી પહોંચી શકશે ખરા ના પછી સંભવ નથી શકાતો એ આણુ સુધી પહોંચી અણુ તો આણુ તો એક બઉ નજીકની વાત છે પરમાણુ ના પછી પરમાણુ કોઈ પહોંચી શકે ને પરમાણુ કેવળ જ્ઞાની જ પચી શકે હા એ સમજાય નહીં એટલો જ નથી જ્ઞાની સમજાય નહીં આમાં સમજે ખરા પરમાણુ આવડું હોય તો જોઈ શકાય નહીં પરમાણુ જે છે એ કે બીજમાં જ હોય કે બહાર હોય બીજ બીજ જે પેલું આવે કારણ શરીર કારણ શરીર જે આવે એ કારણ શરીર એજ ચાર્જ થયેલા પરમાણુ છે ને કારણ શરીર જે છે એ બીજ ની અંદર આ પરમાણુ જે થયા ચાક થયેલા એ બીજ ની અંદર પરમાણુ હોય ને ચાક પહેલા ના ઇફેક્ટિવ ચાર્જ થયેલા પરમાણુ હતા તેની આ બોડી ઇફેક્ટિવ ને વપરાઈ ગયા જે પરમાણુ જ રૂપિયા હતા ઇફેક્ટિવ સ્વરૂપે થયું આટિવ ફળ આપે હા ઇફેક્ટિવ ફળ આપે એમાં પછી પરમાણુ જેવું નહીં પાછલા સમજાવું એમનો પ્રશ્ન એવો છે કે જયારે ચાર્જ પરમાણુ બીજમાં હોય છે કે બહાર પણ હોય છે પરમાણુ એટલે શું પરમાણુ એને લાલ રંગે કર્યું એટલે લાલ થયું લીલું કર્યું એટલે લીલું થયું કોયું પીલું થયું શરીર પીળું થયેલું ઇફેક્ટમાં જાય એનું ઇફેક્ટ બંધાય અને ઇફેક્ટિવ કાળા પરમાણુ હોય તો શરીર હોલ દેખાય બરોબર એ પરમાણુ ના રહેતી પછી પરમાણુ તો ઇફેક્ટિવ થઈ ગયા બધા પછી ઇફેક્ટ થઈ ગયા ઇફેક્ટ થઈ ગયો એ બીજ વખતે જે ચાર્જ થયેલા નો સંયોગ થયો ને એ બીજમાં એનો સમાવેશ થયો એ સિવાય કઈ બાકી બહાર રહે ખરા એ બીજમાં આજે પરમાણુ રહ્યા જ નહીં ત્યાં નહી રહ્યા ગુવાડીમાં નહીં રહ્યા ગુવાડી ના પરમાણુ સૂક્ષ્માથી સૂક્ષ્મ થાય છે તેના સુગર બહાર સ્કૂલ આ બાર ચૂલ છે એટલે તમે આ બે જ રહીના દોડા ખાશો બે મહિના પેલા પરમાણુ તૈયાર થયો બે દાડા એ છે. રોટી ખાતા ને રાત ખાધું કારણસુ ક્યાંક ઉડે આયા પરમાણુ જામફળના જેમાં ઉદય આયા ત્યારે આપણે બધું બધા જ ભલે છે દાદા દુનિયા આપડે આ વાત કહી ગઈ હતી આવું માલું ભલે છે મેં જામ પર ખાતું કાલે આપતા કેમ તમે કહો છો આજ આ વધારે ખાજો ને આ ઓછું ખાજો આ બધું કરો છો એનું ખાવું નાખવું એ શેના આધીન છે આપડે ના ખાઈએ તો ના ખવાય ના ખાઈએ તો ખવો તમારે મારું કહેવાનું કે આ નવી ડિઝાઇન છે એ તમારે એટલે દાદા સૂક્ષ્મ પરમાણુઓ ત્યાં સુક્ષ્મ પરમાણુઓ છે બીજમાં સૂક્ષ્મ પરમાણુઓ છે એનો સંયોગ પેલા પરમાણુ ઓ સાથે પછી થયા કરેલા સંયોગ થયા કરે ત્યાં ચણ એ આપણે આપડે જે કઈ ગઈ ગમે ત્યાં હોય અને ઘેર આપણે કહી દઈએ કારણ બનાવજો અને શક્તિ ને હિસ્વાના આધાર છે બીજા પરમાણુ નો હમા પરમાણુ આ કાટન છે શું છે એટલે આ ડાક્ટર કઈ ડાક્ટર સમજાય આ વાત આપડે કરવાની બંધ રાખીએ ના સમજાય એતો કેટલી ઝીણી વાત છે દાદા બાર સમજાય એ વાત જરાય સમજાય એ વાત અને એતો આપડે આ બધું ઘણા બધા આવી બધી સત્સંગ કરીએ ને ઝીણી વાતો ચર્ચીએ ત્યારે અમુક કરવાની ગાડી વેપાર છે ગાડીનું આપડે મુંબઈ જેવું રિએ છે ને વેપાર છે ને વેપાર નહીં પછી વાતો પણ દૂર કરવી વાતો નાખવી તરફ કરવું શું કરશે કન્ટિન્યુઅસ લોન દળવો હું ગયા ઘર હું જોઉં નઈ પણ આમ હું જોઉં નઈ કાકા સમગ્ર મનુષ્ય એટલે માણસ ધંધો છોડાયેલ નઈ જવાબ આપવો પડેલા વાતચીત જવાબ આપવો પડે ધ્યાન ક્યારેક લે એમ જાય લાગે છે આપી દેટિફિકેટ આપી દે ખોટું છે આપડે ભૂલ કરીએ તો પચી હોય તો એમ કહી દઉં ગયો પાણી પીવું પડે જવા જ પછી હું પાણી ક્યાં પીયા છું રસ્તા પરિના આટાર પાણી બધું કરી ને કરીએ આ માહિતી બૂમ પડી જાય હોય ખોટી હું સમજી ગયો અંદર ના પરમાણુ આ છે ત્યારે માગણી આ કરે છે મેં એને શું કહ્યું આ વ્યવહાર ની દુનિયાની ખબર જ નથી આવતી આ વસ્તુ ની હું જૂનો વ્યવહાર મેં એને શું કર્યું બેસા મારે બેસાડ ખાલી આની માગણી પૂરી કરવા માટે પછી વસા લઈએ અને લોકોને આપેસ લેતા નથી કેટલા દર કાકા એક ના હું લેતો એના કરતા આપેલો કરી દવા નાખી નાખે છે એટલે પછી ના શું કહ્યું એને પેસા બઉ થઈ ગયું તમે દસેક દસેક પૈસા ના આપો મને દસ પૈસા મને ખબર નથી આપે શું કહ્યું મને ખબર નહિ દસ પૈસા આપડે તેના જૂના જમા કઈ છે આ સિંગડો બધા વાળો આવેલો દસ પૈસા ના આવે પેલો લોકો કેવું લાગે છે વચ્ચે એવું લાગે ને કાકા કપડા હારા પહેર્યા છે એટલે પછી કેટલા પૈસા ના આવે મારે થોડાક ફરવાનું જોઈએ પચાસ પૈસા આપો એટલે મને આપ્યા પછી મેં ખાધો પછી સમજી જવું જોઈએ પછી હું ખાઉ છું અમારે શરીર મથે પડશે હું સંઘોડા ખાઉં છું પડ્યું કોનું છે સપ્લાય કોને કોણ કરે છે એ બધું સમજાય આપડા તન સમજણ પાછા ખેતી રસ્તા જોતા બોલો જે દાદા દેખાયા છે ને તો સારું છે ને તો દાદા ને દે છે મૂળ જોઈએ તો નહી થતું અને કંગ ત્યાગું અને કમુર ત્યાગ થયા પછી નાની થયા પછી છોકરા ના છોકરા ને નવરા નવ આવ્યું હશે નવરો શબ્દ ત્યાં ક્યાંથી આવ્યો હશે કે તેઓ કામ કરતી હશે પૂરતો નવરા હશે આપડે પેલા આવ્યું હશે આપડા જે નવરાત્રો હાથ આપડો જે છે એમ તો નથી એ નવરા જુદી આવ્યો હતો તમારે બે મને જે બોલ્યો આ નવસા તમારે ભાઈ ગયા છે મને હજે ના પછી કઈ ભાષા બોલે ભાઈ એવું પણ નવસાય નવસા આ ભાષા કઈ આવે આપડે પંદર વર્ગ આપણે આ ભાષા લેજ ભેલી નહીં તપાસ કરી એટલે નવસાય નવર રજા નવસાય દે નાનો ગટો પછી આ પૂછતા પડી જ્ઞાન થયું ના થયું આવું થયું પછી નવરાયું માં પરમારું ઊંડે આપવામાં આપડે ફક્ત વચ્ચે કરવાનું કામ જ છે એડજસ્ટ કરું નહીં ये, हुए। ना। ना। ना। ये तो मन, मन तो है मन शू कर शु कहे લો આપડે આવું પૂજા પૂછ થઈ રહ્યું છે રજુઆત કરે છે બીજું મન નું કઈ કારણ નથી મન ની રજૂઆત આપડા લો શું કે મારા મનમાં મે પરમાણુઓ ઉપર થી અંદર જે ઉછળે છે કે આ સિંગોડા ખાવા છે એ પરમાણુઓ બે નથી બે નથી પરમાણુ બધા બી તો બધા છે બરોબર ના ના ઇફેક્ટિવ ઉભા થાય પરમાણુ સમય